પછી વૈજ્ઞાનિક તમે જો ચેક ચોપડીઓન બધું એ રિપીટ કાર કાર કાર કરે એટલે આ પદારો હા 10 વર્ષથી કરતા હોય 15 વર્ષથી કરતા હોય એ જ આ ગયા હિમાલય બહાર એ ક્યાંથી બોલે અનંત રસ્તા ઈ મરા ગયા કેટું વજન છે કેટલું કેટ હેતુ વજન છે હા આત્મા ના આવ્યું લકડી મરવા સરસ રાતો સ્વીડન અને ફિનલેન્ડ ના સ્વીડન ના અને આ બધા પ્રોફેસર માનીને પ્રોફેસર કે યલો તો કે તો હમ જાય રીદાર મિસિંગ છે હા અરે શું છે આ નહી નહી તો મને આ આનંદ થયો કેનંદ થયો આપડા થી બધા ભોલાય નહીં એનો એની પરમણા પડી જાય એની માન્યતા ઉપર આપણને ઊંધુ બોલતું હતું કારણ કે આપડે માન્યતા એની ઉપર આપડે બોલીએ ચાલવા ભ્રમણા પડી જાય શંકા પડે એટલે બોલાય નહિ આપડે છૂટથી બોલતો નથી ને રાધા છે એટલા એટલા જવાબ જેવું કરે છે હોય છે એક સાત કરોડ ની ટકા આત્મા નું વજન અના જ્ઞાન સ્વરૂપ છે આત્માનું વજન શરૂ આ પ્રકાશ નું વચન હોય છે એટલે આમ આત્પા નીકળી જાય એવું હા નીકળી જાય ગમે ત્યાં ભાઈ ને ડુગાની વચ્ચે આજપા ગમે ત્યાં જાય પણ પોતાના આવરણ ભેદી ના શકે પોતાના આવરણ ભેદી ના શકે પોતાના આવરણો ભેદી ના શકે ના જ્યાં આકાશ જાય ત્યાં પોતે હોય શમાં નથી આકાશ નીકળી જાય એમ વચ્ચે રે ને એમાં કથા થઈ જાય જેમ આકાશ આકાશ કાયબ રહે બે છે બાર નામારે કમિયા માયા જેવો બધી પ્રકૃતિ ઉસમ થઈ ને પછી ફૂટી નીકળી જાય ઉસમ થયેલું બધું પાછું ચાહે થયેલું નઈ બાકી તો ઘ આકરા માં રહેવું છે તમે કોઈ કે સિદ્ધાર્થ માં જ રહ્યા કઈ બધા સિનોખ નથી ગુનો કર્યો છે દાદા નથી દે સારા તમાર તો ઘર માં ના ના પાંચ દે છે બાર કરાવે આટલું ઘર ધંધો કાઢી જાય તમે બોલાવો તો બોલાય બધા લાગે હા એ ટાઈબ હોય નંબર તમારો લાવે જોડાઈ જાવ ચાલો રાત્રે જોવા પછી વધો છો શિયાળી કાઢવો ટાઈ દાદા ભગવાન જે કાર પોતાના આત્માના હજી છે શરમાયા થાય પોતાના હાથમાં અહીં શરમાયા કેટલો બધો ફાયદો ના સમિતિના પછી પરફોર્મિંગ લાઇફ ચાલે છે એનો પર વેગો નાનો પડ્યો આ તો વેગો નાનો પડ્યો એવો સજે તાતા ઓ સજે એ નિરંતર દોડી એની સીટીએ જનો ભાગાય કરે કે બંધાઈ ચિંતા થાય એવું બધે લોકો કોઈ ચિંતા બંધ થાય જ ને એની વાત કરી કોઈ થયેલી નહીં થાય છે આપડે જોયું ખરી એક શિવશંકર ભગવાન ની કેવડી ની થાય ચિંતા બીજા કોઈ થાય છોકરી પણ છતા લાખ બે લાખ ખર્ચી થતા જોઈએ જતી તમતા મહેનત થાય છે આવરી ન માણસો ને સમજાયું કલ્યાણ સંસાર જેવું નથી આપણા મહાત્મા <coughs> <coughs> <coughs> <coughs> આપડે આવે બાકી ના કાર્ય કરીએ થઈ ગયું આપડે પૂરું થઈ ગયું આ કાર્ય કે હું બધા આપણા માટે મનમાં દેવા કરું છું પણ આપુરુણ ના કે મારે મેં એ જે આપણે મનમાં ખાત્રી થઈ ગઈ આપુરુણ થઈ છે જે સંતોષી મેં જે દંત બધું આ તો બધું વહી રૂપ આના પર તક રહેતા આ આ ઇગતનો મત તો છે નોકરી કરવા જવું પડે બધી અક્કલ એ મારી જાય અક્કલ મારી જાય બરાબર А что там, что там, что там, что там, что там, что там, что там. А что там, что там. А я, а что там, что там. Она что-то там, что там. Что там? А что там? А что там, что там. Что там? А что там, начинаем.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 હોય ગણ્યા જાય ને કઈ કઈ માનવા વાળા ભલે નથી પણ સાંજ કરી ગઈ છે ગરદી હતી બે ને વાત કરતા હતા દીકરી એમની દીકરી થાડી જો તું તો થાળી તોડીયા બાજવી થ બીજા બધા લોકો ત્યાગ ધર્મ છે ને એ ખોટો નથી ત્યાગ વાળો મારું પૈસા પડાવવા એ લૂટ જ કેવાય ને દાદા કોઈને આમ સમજાવીને આવી જ ચમત્કાર બતાવી અને પૈસા પડાવવા ભગવાન સુર કરી આપે આપે તો બઉ પૈસા આપે ઝઘડે બતાવે છે ને बाबू भाई कहता वीर, जलाराम बापा ने त्यापुर जलाराम बापा ने त्या छोकरी छोकरा तंत्री जेवा वहीवट करता तो बाबूभा बाधा राखी थी अरु का काम पते तो मार वीरपुर जय आओ जमीन नाम पते दादा भगवानी बात कर दादा भगवान नाम साने मंदिर भव्य मंदिर रीतनी बड़ी अः योजना अगर तो कोई काम माड़े, मार्ग है, तो बाबुआन आम ध्यान बाबू डाय बाहर सुधी त्या चौपड़ी बधी अविष्यमेशन जुए तो आज तेरा हाँ આપડે ત્યાં પણ મંદિર મંદિરના ઉપર સદાવત જેવું ચાલશે એટલે બઉ થઇ જવાનું પણ આ એક આ મંદિર થઇ જાય ને એ બધું એની પાસે છે ત્યારે કરે એવું થઇ જશે બે હાથનું બે હજાર પોષાય એવા વર્ગ ને બે હજાર જેની શક્તિ ના હોય બધા આવે ને તેની જ નહીં વાત રોજના ચાર રૂપિયા હાલ એ શક્તિ ના હોય પાંચ માણસ હોય વીસ રૂપિયા થી જ આપે બીજા જમ અને બધું સાધન બધું બહુ મળી આવે છે જય જય જયારે બધી મોંઘવારી થઈ ગઈ હા ખબર એટલી થઈ ગઈ હજાર એકત્રીસ હજાર એક હાજર પચાસ ભાવ વધી ગયા ભાવ વધી ગયા ભાવ વધી પેહલા હો આપતો હોય એ ભાવ ખુ વધ આપડા નહી બઉ લાખ લાખ રૂપિયા આપી ગયો બાગ મત બેગમાં હંમેશા વધારે મિસ્કત હોય ને મિસ્કત એટલે પાંચ ને સ્કીમ કરી આપીશ બઉ આનંદ ખુબ આનંદ હતોવાજ આવ્યો તું કારણ મારી તો ટિકિટ રમેશભાઈ ભરી ત્યારે હું ગઈ ટિકિટ ખર્ચ ઘણો થઇ ગયો સા હજાર ડોલે નું દેવું એટલે ત્રીસ હજાર ત્રીસ હજાર અમેરિકા ઉકાળો પરુભાઈ કઈ ઉકાળો લાવો ઉકાળો ઉકાળો થાય છે દાદા તો એટલા ટાઈમ માં ક્યાં ને ક્યાં ફરીને આવી ગયા બન્યા વર્લ્ડ માં બધે હજી કોઈ કરી નથી આ પેલા લે તો નહીં કરી તમે બે બેસીને આપડે વિચાર કરીએ રીતે આ ઘિરાજ કરીએ મત જશે કાદાજી મને એવું થાય જાય સીધે થયા એના માટે બંધાય છે મંદિરો વર્તમાન થઈ નથી આવું તો લઈ કે સરકારી બદલાઈ છે કોઈ ટોળું આવ્યું ચાલો તમે શીખત પેલો કરેલો ના કરાવ કરી હવે લાગે આપીને દેખાય છે <Letter> મહારાથા જેવી પણ એ પથ્થર ની હા એ પથ્થર અને તે પેલો બીજો ચોવીસ ત્યાસ ને ચોવીસ પછી જોડે છે તે મહાદેવજી ના ભગવાન પેલા શાક કરી શકાય માણસ આવ્યા શું કરી શકાય છે સમાન એટલે કયા તો કાુમાનુમાન મને કોઈ હાઈ ના કરે રસ્તે જતા આપણે જતા હોય અને આપણને કેભા રો ભાઈ શું છે ઉભા રહ છે ને આ મકાન અમારું આ મકાન આ ચાલી અમારી એ બધું એ અભિમાન કહેવાય મારે ધોર વા એનું અભિમાન બતાડે છે અભિમાન એટલે પોતાને જરૂરિયાત કરતા વધારે હોય અને એ દેખાય ને જરૂરિયાત કે વસ્તુ વધારે હોય અને લોકોને આમ દેખાય એના મમે જો કેટલો સુખી છું પેલા હલકો પડવા પ્રયત્ન કરે એનો અભિમાન હજી સમજાયું અને સમાન માણસ ને પોતાનું હઈ ના કરે એટલા પૂરતું રાખે તે લોકો હવે સમાન સમ્ય છે કે કેમ સમાન સાથે જ્ઞાન લીધું હોય એટલે સમાન સમ્ય છે નહી તો સમાન રાખવું તો જોઈએ આ જ્ઞાન દશામાં સમાન તો રાખવું જોઈએ ના હોય તો લિહ થઈ જાય બાઉન્ડ્રી ચૂકી જાય પછી આત્મા સમાન ક્યાં રહ્યું સમાન તો દેહ ન દેહાદ્યાસ નું માનવું જી નવસો માનવું પણ આપડે આત્મા થયા પછી સમાન રહ્યું જ ગયા પણ આ નિકલી બાબત નું સમાન આપડે લેવા દેવાનું માનસિજલોજી જયારેલોજી ફિઝિયોલોજી શું પછી ના લોકો આત્મજ્ઞાન ના અધિકારી થઈ શકશે આ બાજુ આવતા પછી નહીં થાય દેશ આ દેશ માથાકુરી કરે કશું પડે એ ગમે તું માણસ એ પછી પછી બંધ થઈ જવાનું સમજતું નથી રાતે સમજતું નથી રાતે સમજાય નહિ આવે હજુ આ બધું વર્ષ પછી આવો એટલે ભારત દેશમાં હોય ત્યાંના જ મોક્ષ થાય જી પુન સારી સમજે ગરી ડોસી માય કે મારા એ પણ સારા નથી કે એટલે એમાં કશું વળે નહીં પશ્ચિમ વાળ કશું વળશે નહીં ફોફા મારશે કઈ પ્રશ્ન આપે છે એ પૂછે છે હિન્દુસ્તાન માં રહેવો છે તો એ વળે ખરો પછી વાત છે ના બઉ ભાવ થોડો મુશ્કેલ થાય દાદા કે ભાવ ફોન થાય તો ફરે રસી કાકા એમ પૂછે છે કે અભિમાન અને મિથ્યા અભિમાન વચ્ચે શું ફરક અભિમાન અને ગરમ હોય અને દેખાડે પ્રત્યક્ષ એના પોતાનો હોય એ અભિમાન કેવાય અને મીઠ્યા અભિમાન ભાઈ ને ખાવાનું ઠેકવાનું ના હોય તો બહાર કેસે આવક જોઈ હતી ઠોકા ઠોક કરે નહી જોડે આપડા લોકો કે હું આ મીઠા છે મીઠા એટલે કઈ છે નહી ને અભિમાન છે બનગવા ફૂકે અભિમાની તો જાહે લોકો ના ભાઈ મિલકત વારો છે અભિમાન કરે છે આ બધા ના કરવું જોઈએ અભિમાન કરવા લાયક છે પણ ન બોલવું જોઈએ પણ અભિમાન કરે અભિમાન એટલે વધારે પડતું આપીએ સીમંત છે ને બોલ્યો એટલે આપણા મને કાડું કડવું લાગે તું જાતે કેમ બોલ્યો અમે વાહ કરીએ તે તારે બની રામચંદ્રા તમારું છે તમારું શું લખ્યું છે રામચંદ્રજી ને મેં એમ લખ્યું રામચંદ્રજી ભગવાન ને કૃષ્ણ ભગવાન એમને માતાજીને ભાગ ભૂસુંડીજીને અર્જુન રામચંદ્રજી અને કૃષ્ણ ભગવાન કૌશલ્યા જસોદા પછી કાઋિ આ બધા ને અને અર્જુન ને આ બધા ને એમને જે વિશ્વ દર્શન કરાયું વિરાટ દર્શન વિશ્વ દર્શન કરાયું તું શું વળું બધું દેખાડ્યું હતું ને કૃષ્ણ ભગવાન શું જાણે કે આ થોડા વખત મરવાના જ છે સમજ ને એટલે પોતાનું એવું સ્વરૂપ દેખાયું છે બધા મરેલા જ દેખાય ભણકી ગયો પછી મોઢામાં મોઢા માતાજી મા દેખા કોઈ દેખાય હજુ ને એકલા બીજા કોઈ નઈ દેખાડે પ્રાધાન્ય આપવું જોઈએ ખરું માર્ગદર્શન આપજો બુંદર સ્વાદ છે દાદા જે લોકો માને કે ભાઈ અમાસ ને આ કામ ના કરશો કાયદા હમુક આ જે છે તે એની અસર હોય છે અમાસ ની ને ચંદ્ર સૂર્ય ની પૂનમ ની અસરો અસર તો પડે ને ઘણા માણસ એટલે અમાસ આવે અમાસ ની રાત એટલે અમાસ ની પુન ની હોય છે એટલે આપડે સારો છગડ્યો અમાસ અંદાજ ના ફગડ્યું લેવું ખબર ગમ પછી જમા ના ખબર અને આવી પડ્યું તો શું થાય આવી પડ્યું એટલે બધું સારા સુકાન બધું શું એ સારા સુકાન ગોઠવવા નથી એની મે આપણે જી શું જી કોણ હમુ બોલે છે એ આપડે જોઈ લેવું બાકી પેલા શું કરતા હતા કે લગ્ન વિવાહ કરવા દ્વારા નીકળ્યા છે સર એક બોકલે વિચારું ગાય નું આખી સંત પુરુષ મળે હા તમે સારું કામ કરતા સંત પુરુષ મળે તો તમને ગમે મોકળું હોય એ બિલાવું હોય બિલાડી પોતાની પાયા બિલાડી રૂપાણી હોય બીજી ચોપડીમાં ચોપડી બધું ગોટાળા કર્યા તું બધા શું કરો ઘોટાળા કર્યા કામ પણ બગડે બગડે ચોક્કસ બગડે બગડ્યું આપણું મશીન જ બગડ્યું સમયે સમયે જ્ઞાન ની પર્યાય થાય છે દરેક જ્ઞાન ની પર્યાય કહ્યું ન્યાય દ્રશ્યો તે છે ખરેખર તેમ જ છે તો દરેક જ્ઞાન પર્યાય જ્ઞેય ના બંધવાય ગણાય તેમ તો કરવાનું કઈ રહેતું જ નથી જોવાનું જ રહેતું એટલે ફક્ત તો જોવું એ કરો મોટા